પાપ હોય તો એ થોડા હશે વધારે આપડે પુન્ય પાપ એવી રીતે કરો કયો થાય સાહેબ ભાગ્યતા રો ચાલુ અચ્છા કોંગ કોંગ પોતાનું ગુના કોણ છીએ ના ખબર કરી પડે તો આવું નવું પણ પહોંચાડીશું આપણે અધિકાર સહી રાખું આપણે ભગવાન બધા ચાલતી વધારે ભાગી હતી Juan no se pues... આવું બોલતા ગુજરાત આપડે બાદ ભાષા ભૂલી ગયા નથી એ ભાષા પર વાત કરવાની આપણે હા આ ગાદી ભાષા શુદ્ધ ભાષા આ ધબાદી ભાષામાં તમે શું કરો ભાષામાં વ્યવહાર વ્યવહાર માં તમે ગેલા કેવાર સવારે કેવો રાજ ભગવાન ની પાસે આ વિજ્ઞાન એટલે આખા જગત ને થિયેટર કેવું પડે શું કેવું પડે એટલે એવું સિલેટર નથી આવતું એમ આથી આ તો વિચારો કહેવાનું કેવું પાણી થયું પગલ હતો પ્રોબ્લેમ ભ તમે પગલું પગલ એવા રીતે ના કરે તો સુધી ના જાય છે હા ભાઈ સાચી નારંદી નામ આપી દે વ્યવસ્થા સુધાર્થમાં ભાઈ રિલેટિવ આ બે દ્રષ્ટિ આપી આવે કાલ થી આ વાંચી લક્ષ્મીચંદ લક્ષ્મીચંદ લક્ષીચંદ લક્ષ્મીચંદ બે વાગ્યો તમને આજ્ઞા તરીકે તમારે સવાર માં જોવાનો અભ્યાસ જોવો પડશે હંડ બાર જ આ ગ્રામોલા પર ગાયો બતાવાનું હવે પાંચ આદિયા આપે છે দাদা આજ બહુ છે બહુ બની છે આ ધર્મમાં તો વેરી મન થાડે હા આમાં જે સુખો કાયા મનથી આ જે સુખે લઈને મને મદદદાર માં દેતા કાય મોડે કાય બેસનો કાય જલપ ભીમોની કાય સદન કે સાથે કાય ને પ્રાતમા વસ કરે બોધે જુદા છે બધા ભૂત માં આત્મા દેખાતી આજ્ઞા પાડો તો કામ આ જ્ઞાન રહેશે નહીં તો આ બાર અક્ટર ભૂતંગમાં આ જ્ઞાન ઝડપી આજ્ઞા લાય છે લાય છે બાર કુટુંબ છે જ નહીં અરે ઘરમાં આવું કિને ગયો નહીં સમજાય ને એટલે આજ્ઞા પાડવાનું તમારે પાંચ આજ્ઞા પાડજો એટલે આજ્ઞામાં રહેજો મારે કાઢ્યો બીજો વેપાર કરજો સિને બાજુ જો એનો મને મજા નથી પણ આજ્ઞા અપાય બાજુ ભાવે કબીર બનાવો કરાવો કરો બરોબર ને ફક્ત ચિંતા નહીં થાય એટલે તમારે જવું છે ભાઈ છે તો દે મોટમાં મૂક્યા અહીંયા આગળ જનક રાજા કરતા મૂકી દેજા મૂક્યા છે હવે સિર વાગે આપું કઈ ગઈ છે અવિનાશી છે અને આ આપડે પહેલા છે આપડે નિવેદન લાવવું પડશે દુકાન કાઢી નાખી પડે કરી નાખ્યું છે આ મારી વાર નાન પામી નહીં લેકન બાજુ ગઈ કર્યું એમના આવ્યું લાગત ભરે હું હા સીધી આજ્ઞા કેટલી વર્ષ કોણ ચલાવ ભગવાન બહાર બીજા ભગવાન છે એમાં છે આપણે આપણે ફાયદો થાય સીધી આજના આપું છું અત્યારે એમના શું શું કબરું છે એવું ના સમજ કઈ ગયો સાડા પડે કેટલાક બસ જાય એટલા માટે ક્યાં આમ ત્યારે ભગવાન હવે ભગવાન બીજું ભગવાન નામ જોડું તમારે શું ગમે ગયા શું છે બરોબર આપડે શું છે ભગવાન આપડે તો બહુ જ કોણ આ છે ભગવાન તમારે કદી કર્યું હોય એવું તમારે ભૂલાવો છે ભગવાન આવું ની વાત ના કરે ભગવાન ને અમી પાસે મોક્ષ છે આનંદ છે પરમા સનાતન ખુશ છે એ આપે એની વાત જે છે આપણે પૈસા માગીએ માંગીએ પારણા લી આવે મારી ના પારણા છોકરા ભગવાન ભાઈ છોકરા હતા જ એ મિતરાગ ને હતું જીતરાગ ને પણ પૈસા હું પૈસા નહીં મારી મારે શું રહી છે આ બધા આખા બ્રહ્માડ ના રાજા કે રહી આખા બ્રહ્માડ ના રાજા કે રહી છે આ દેહ નો માલિક નથી હું વસ્તુ આ દેહ માલિક આ કોણ ચલાવ્યો છે તમને કવું આવે અત્યાર સુધી બધું મનમાં આમ દાદા ભગવાન ચલાવતો તે આપડે ચલાવીએ ઠોકા જયારે આવડું થાય ત્યાં ભગવાન આવડું થાય પોતાનું અને તો બહુ નાખી દે એને જે દબાયલું ભગવાન કોણ ઉપરાયેલું એવું પાડુજી ને બોલાય નઈ પાડોજી કેમ ભગવાન નું નામ સારું જીવ મારે ભગવાન એટલે કોણ કરે જે તમને કવું આવે એક શક્તિ છે જેને સાયન્ટિફિકન્સિડન્સ શક્તિ કઉ છું અને એને ગુજરાતી માં હું વ્યવસ્થિત કઉ છું નામ ની શક્તિ છે દુનિયાની હરેક ચીજ નારા પાણી પહોંચાઈ આવે છે અને વ્યવસ્થિત રાખે બરોબર ને સમજાય તું વ્યવસ્થિત નામની શક્તિ વ્યવસ્થિત જ રાખે ને તમે કઈ તમને એવું લાગે છે હું કરું છું એવું લાગે ત્યાં શક્તિ કરી રહી છે મદદ લઈ ગઈ હું નક્યતા ભાગી લઈ ગયો ભાગી પડી ખબર પડે માટે આ વ્યવસ્થિત શક્તિ બધું ચલાવે છે અને આપણે હવે તમારો હું વ્યવસ્થિત શક્તિ ચલાવી રહી છે તમે જ્ઞાતા દસ્તાન પરમાન તમારો ગુણ શો જ્ઞાતા દસ્તાન પરમાન નથી કેસરલાલ શું કરી રહ્યા છે એને જોવાનું જાણવાનું તમારે કર્યા કરવું એમનું મન એની બીટી શું કરી રહ્યા છે અને કેસો કરાવું આ ત્યાલો કાફ નો છે હું આમ લઈને જતો હોઉં અને મારા મારા સરક્યો હોય તો પ્રયત્ન કર્યો આમ છે ભાગી ગયો પ્રયત્ન કર્યો છોટા પડી ગયો ગયો તો લોક શું કે દાદા બીજું કોઈ મારે લોકભાચા જે ના કહીએ તો આડું ગરસ છે એવું કે મારે કેવું પડે આ દેખાય જેવું દેખે એવું કે બીજું કોઈ હતું જ નહીં હા વ્યવસ્થિત છે પણ મારી તોડવાની આ પેઢી ચલાવે અને જય નો નવ પેઢી ચલાવે આ પેઢી ચલાવે ના ચલાવે પછી હા પણ સપ્લાય એ કરે છે તમારી ચિંતા નહીં કરે સપ્લાય કરે છે તોડફાઈ તમારે શું પણ કર્યું બીજો એટલે બુંગળા પણ પછી અંધાઈ અંધાઈ ગઈ આંધાઈ ગયો પછી આ બરોબર લાગે ને અંધાઈ છે ને અરે લગ્ન Thank mm -hmm. you. ફેરી બાજુ નાખેલો અને તે આગળ આપ્યા કરે અત્યારે એટલે આ બધું આખી જિંદગી જે ઇફેક્ટ છે તે બધી બસો રૂપિયા ગજા માં પડ્યા છે બીજા બે હાજર લીધા આપડે એક ગજા માં બસો બીજા ગજા બે હાજર મૂક્યા પછી આપડે રસ્તા આવતા હોય ઘેર ભણી બિવાયર એટલે આપડે ના કેવું પડે લસ્તો ખરાબ ગધું દબાઈ રાખે પણ પેરી જમા થઈ કાપી ન હતી વાટેલો રાખે વાટેલા મરસા રાખે પછી આમ કઈ નાખે અને કાપી ગયો એટલે આપણે વ્યવસ્થિત કેવા પછી જોઈ લેવાનું ખુબ છે વર્ષો ગયા કે બે હજાર ગયા બે હાજર હિસાબ જ આપડો હિસાબ પૂરો થયો અને વ્યવસ્થિત આપડે પકડાઈ ગયા પેલો પકડા છે તારો ગુનેગાર તારે ગુનેગાર ના કેવાય કે ભાઈ પકડા છે તારે ગુનેગાર પણ આપડે પેલા નો ગુનો છે પેલું પડશે આપડે બની ગયું આપડે ગુનાગાર થઈ ગયા સમજાય છે ને કોઈ ને કેમ હિસાબ ના બર્યો તમારે હિસાબ ના દેવા બે હજાર કોને દેખાય છે આ બાજુ લઈ જાય છે પેલે સર થવાઈ ગયા છે નક્કી કર્યું હોય કે તારે ચોરી નો ધંધો કરવો છે પછી આપડે ગજુ કપાયું એટલે આપડે લોકો પૂછે કેટો લીધું લઈ ગયો ગજુ દેખાડવાનું આગળ બધું આપી દે બે જગ્યા ના આપે નઈ મૂર્ખા છે એવું કે મૂર્ખ કે તમે આમ તાર જ લગતો ખરાબ થયું અરે પછી તાજા આવું મૂર્ખો છે તાજા થઈ ગયો એટલે એવું કહીએ છીએ કે આપડે વ્યવસ્થિત કહીને ગયા પછી ઘેર જતી ખરે વચ્ચે પોલીસ ગયા આવે તો આપણે વ્યવહારમાં રહ્યા એ તો વ્યવહાર કરવો જોઈએ વ્યવહારમાં એ ના કરવું જોઈએ પોલીસે કહેવાનું ભાઈ આ બે ગયા છે અમારે ગજુ કપે જોઈ લો અને કેસ ન થઈ કેસ ન થઈ પોલીસ આપને ખબર આપી એટલે આપણે વ્યવહાર જીવું નથી આ પછી ઘેર જઈએ તો ઘેરમાં જતા જતા રાતે હાડા થઈ ગયા હોય તારા મને મન છે ને આપણું મન તે કુદાકુદ કરે આ બધું ટાળવું પડ્યું આપણે જ્ઞાન મેળ બધું આપણે શાંતિ રહી ત્યારે મન પુદાપૂર કરે તે શું કહેવાય તમે તો વ્યવસ્થિત કે છે પણ ત્રણ બાકી આપણને સેન શું કે છે તમે બાકી સહેન છે એટલે આપણે સમજીએ કે આ મન આખી રાત ઊભાના જેને ગોદા મારતી કશું આલેશું અને આખી રાત ગોધા મારનાર છે એટલે આપણે ઉપાય ફરી કાઢવાનો શું ઉપાય કરવાનો ઘરમાં જઈને કહેવાનું શીરો બનાવો ખુબ દૂધ નાખીને સતનાયણ ના કથા જેવો શીરો બનાવો થોડા ભજીયા બનાવો રાયું બનાવો એટલે પેલા અને પછી આપડે હા કેસર ને રીતે જમાડવાના ઓહ આવી બધી અને પછી હા પથારી ઉતારી હું મન આવું રાત હું આમ કરતું તન થઈ ગયું કેટલા આઠસો સાડી પચીસ આઠસો રૂપિયા ગજા મૂકવાના અને હાડી પચીસ રૂપિયા પંદર રૂપિયા પોલીસ વાળા આપવાના ખાવાનું ના શિકાર ના મળે એનો ધંધો શિકાર કરવાનો પણ ના મળે તો એટલે આપડા માં અમને નિહાવો ના ગયા કાપે જી આપતું ગયું આપતા બધા